વખતી વખત વિચાર કરો રૂપિયા નું શું ફર આવશે મહેમાન આવે અને કહીએ આવો બધા આજે પુનર્જન્મ છે જન્મ જન્મ ની વાત જે છે એ આપડી કલ્પના છે કે હકીકત છે કલ્પના કરી વૈજ્ઞાનિક આ લોકો કે છે આના જન્મ થયો આની મહામારી ગઈ ને આના ધર્મ જી ગયો નહીં ગરીબ ને તો કરોડપતિ થઈ ગયો ને કરોડપતિ જન્મેલો ભીખારી થઈ ગયો એવું જવું નહિ એવા બે દાખલો માને ભગવાન પુનર્ધન તો છે પુનર્ધન ના માનો તો ચોરીઓ પ્રવર્તન શું ખરો પાછી પુનર્ધન ના માનતા હોય તો ચોરીઓ કરી થઈ મજા કરે ને તમારી એમ કે છે કે લોકો પુનર્જન્મ ને નથી માનતા ક્રિશ્ચન ના ક્રિશ્ચન લોકો પુનર્જન્મે માનતા નથી છતાં પણ એ લોકો પ્રામાણિકતા ને એ બધા ને તો માને છે ને બાળક કેટલા વર્ષ પ્રમાણિક રે આ બાળક છે કેટલા વર્ષ પ્રમાણિક રે દુનિયા સમજ નહી આવે ત્યાં દુનિયાની સમજ ના આવે ત્યાં બુદ્ધિ તો નથી અને કરશે નઈ બરોબર બુદ્ધિ કરતી એટલે બુદ્ધિ ના આધારે આ બધું થાય છે બાળકો છે હા તમે સમજો ને તો બાળક છે એટલે આપડા આપડે માં એ જ નહીં જે પાડોશી એને કહો એક દાડો એટલી મારે એટસો મારી જવું છે અને આપડે કાકા નો છોકરા આવી તમે કા ગાડી તમારી જોઈએ છે કે લેવાઈ ની આપડે કા ખાદી એટલે પચાસ રૂપિયા ખર્ચે છે એટલે તમે જોયું મારા સાહેબ આવે તમને આ પડશે ડેવલપમેન્ટ પેલા ડેવલપમેન્ટ પણ મારો મુદ્દો એ હતો કે એને માટે પુનર્જન્મ ના ડર જરૂર એ લોકો નથી એમ એટલે મારો મુદ્દો એવો હતો કે એ લોકોને માટે પુનર્જન્મ ના ડર જરૂર નથી માને સમજાયે છે આ થોડા ઘણા ત્યાંના મોટા માણસો એ સમજ્યા છે એ બોલે છે ખરેખર કુંજન માની સમજ્યા નઈ કરતી છે કે હા રામ વ્યારામ એમ જોમની વાત કરે એટલે એમાં સમજી ગયો કરે ખોટું હોય છે એટલે ભાષામાં લઈ જાય રામધારી માણસ માથા ભરી નાખે ચોખ્ખા નથી કરવાનું આપડે મોટી ઉંમર નો હોય એની ચોખ્ખી નું વર્તન કરવાનું શીખવાનું મોટી ઉંમર થયા પછી ચોખ્ખો રહ્યો તો થઈ ગયા શીખવાનું તમે રે નહી રહી શકે નહીં પછી અને તૈયારી રાખવી બધા સુખ આપવું હોય એવું ભાવના રાખી દુઃખ અપાઈ જાય તો પસાવ કે બધા સુખ આપવું એ જ ના કઈ પચ્છા વર્ષો બેન કે અત્યારના લોકો તો એવું જ માને છે કે અમે આ કર્યું અમે આ કર્યું અમે આ કર્યું અમે તે કર્યું એવું લોકો માને છે એ કેમ એવું માને કોઈ એને મંત્ર જાપ કરતી વખતે મન તરમેય થવાને બદલે બીજા વિચાર કેવા આવે છે તેને દૂર કરવા શું કરવું જોઈએ એકા કરતા ની શક્તિ બગડી ગઈ ને આ કયિયુગા કરતા ની શક્તિ બગડી ગઈ છે મને લાગે નહી લટું બળી ગયું છે મન મન પડી ગયું ને એકાગ્રતા એકાગ્રતા એકાગ્રતા આપડે આપડે મન નું મન થઈ રાખશે ના મન જવાબદાર આપડી જવાબ મન તો વિચાર બહુ સારું થાય ના રસ હજાર રૂપિયા મન દસ મન થઈ જાય થાય ને સંત ની કૃપા હોય તો આપડે વિકાગ્રતા થાય ને સંત ની કૃપા હોય તો થાય ને એટલે આ મંત્રાપ માં શું કરવું જોઈએ આપડે કે આપડે લક્ષ્મી ઉપર રહી છે ધર્મ ઉપર રુચિ નથી ભગવાન લક્ષ્મી પર રૂચિ છે જો રુચિ હોય તો એકા કરતા રે અને રુચિ ના હોય તો એકા કરતા ના રે તો એટલે રુચિ ભગવાન માં વધારી છે અને લક્ષ્મી માં કરી છે મન વિચાર વાપરતો મન શું મન તો શું છે મન તો મૂકે લીધું લાવું સંતોષ થાય મારી વાત તમને કેમ લગાવ્યું બરાબર વાત તમને બધાને સંજયું ભાઈ માં તેનો જાપ થાય ઉચિત થાય બધા નિષ્પક્ષ મંજુરા બીજું કે મકાન નો કબજો સરળતા થી મેળવવા તમને દેખાડે તેનું પરિણામ સારું આવતું નથી બે ધ્યાન થયા પછી કશો ફાયદો ના રહ્યો તેનો ફાયદો નથી એક માં થશે ને લોકો એક ના થશે બે નો ફાયદો વધારે બે છે લીધે લઈ થાય મંત્રો ભેગા બોલવા ઢેરાસ એક રાખવું મંત્રો બધા ભેગા બોલવાસ એક રાખવું પણ જો ધ્યાન ના રે તો પછી ખામી આપડી છે ને આપેલો જ કઈ આપેલો ખામી આપડી નઈ એ આપના જાય તમારી ત્યાં ની ખામી તમે દર્દી આવું કરો છે આ તો પેલા લોકો ના થાય લાખો માણસો આવ્યા એ બધા પાત્ર થઈ ગયા બધાને સહજ મળી જાય આપે કહ્યું એમ ગુરુ પાસે જ્ઞાની પાસે લાખો માણસો આવ્યા તો એ બધાને એ બધા પાત્ર થઈ ગયા સહજ મળી ગયું ના થાય પ્રમાણ ના કરે વાંકો હોય તો ના થાય થઈ જાય બધા ના થતી જાય તો ચેકડે એક ટકા પણ હાલ ન ખબર ન થાય છે તમારે તમે કહ્યું બળ વાપરો ગુરુ કહેવાનું કે સાહેબ કરી લોરે કરી શકે સદગુરુ ના આપડે જે ગુરુ મંત્ર લીધો ને આ ગુરુ મંત્ર આપે એનો જ્યાં નમ બીજું બસ આટલું જિવાય આપણું મન સ્થિત રહેતું હોય તો નહી તો પછી ચોપડી પાસે એટલે એ પાર્ટી કામ કરતી શકતી નથી ગુરુઓ એવું કઈ દેવું ગંદકી રૂપિયા નહી પણ સાડા ગેરંટી થી દુકાન બીજી બદલી પડતી ગઈ કેટલી દુકાનો છે બધા બીજી દુકાનો નથી સમય કેટલો 20-25 સાધન ના આવે તો આપડે ખાવા પડું આપવું જોઈએ એને રકમ ભેગી કરવા ને નઈ આપવું જોઈએ સારું થઇ જાય એમનું વચન પણ ભાઈ જય ચચિદ આપશે so, લાગણી હોય લાગણી આવે ને એ પણ પ્રતિકલ ના કહેવાય ને પ્રતિકોણ તમે પશ્ચાતાપ કરો ખોટું કાર્ય કર્યા પછી પશ્ચા તો એનું નામ પ્રતિકોણ કેવાય જઈને છો તો પ્રતિકોણ તારે થાય કરો છો પ્રતિબળ સંવત્વરી નું કરે એક દોણ પ્રતિકો કેમ કે થઈ જાય આ ભરત ભૂખ એક દાડો કાઢી નાખે તો હવે પ્રતિકોળ રોજ કરવા જોઈએ કરણા નકાર હોય ખોટું કામ કર્યું પૂછે દાદા ભગવાન આપણે હું એક સાધારણ માણસ કરીને માયા કે છે એનું સ્વરૂપ શું છે માયા ખરેખર આ ના ગણ લઈ બીજી પણ માયા છે પોતાના સ્વરૂપે જ્ઞાન થાય લમવાયા જ હવે મોટા ભગવાન કૃષ્ણ ભગવાન એમાં વાંધો નથી બીજી વસ્તુ થશે બરફ રૂપે કરે છે ભોગવવાનું એટલે બીજું કોઈ જાણું આપે શાંતિ થાય પુણ્ય નો ભાગ છે અને આ વાત કરે છે વિષય ના અધ્યાસ ની સાથે રહી છે વાતના અધ્યાસ ની સાથે હોય છે છતાં એ લોકો ઘણા લોકો એવું લાગે આપણને તો કે આધ્યાત્મિક જઈ શકે ખરું રીતે પાછળ કોઈ નિંદા ના કરે એ શુદ્ધ વિષય કોઈ નિંદા ના કરે એવું કઉ તો ટીકા કરે ત્યાં આધ્યાત્મિક ના હોય ટીકા કરે એવું જો વિષય હોય ત્યાં અધ્યાત્મિક ના હોય ટીકા ના થાય ત્યાં હોય પત્ની ને એક પત્ની આગળ વિષયો વિષયો ની હતું છે આ જ વસ્તુ નથી પરીક્ષા ચાર્જ કહેવાય અને પછી રિઝલ્ટ આવવું એ રિસ્ચાર્જ કહેવાય રિચાર્જ કોઈ જેવી ના શકે ઘણા યોગી પુરુષો માં આવી વિષય વાતમાં પણ આપણને બહુ દેખાય એના વિશે આપણને સાંભળવાનું મળે વાંચવાનું મળે ઘણા યોગી પુરુષો માં પણ દુશ્મન છે શું છે સમાજ વિરાત છે શું છે લોકો ને કેવું ધીરે ધીરે ધીરે બાર જુદી હોય એ યોગી ના કેવાય પણ સમાજ ના સમાજ સાહેબ માં પૂછાય પચાસ હજાર છે નાખાય ના રાખતા આવી રીતે અને ગુરુ માટે ખરાબ વિચાર કરી નઈ જાત માટે એ જ કરવાનું મને કેવું નહીં ધંધાચાર્ય શક્ય રાહ શું ના થાય અંગાર રાહાર ચલશે નહીં મનમાં ભય રાખવો નહીં આપડે ભાઈ રાખો યોગ્ય રોજ ભાઈ થી સાકળે છે ને અગર વાય કરી જો અમે આવીને કરી કે આ બરાબર બસ તો બોલ સુરત ના રે કે જ્યાં સુરત બાર સુરત ના બોલતે કે આ દરી વે પેલેરી કે ના દ્રમા છે વાણિયા વાણિયા છે મારે તૈયાર થાય તે માટે શું કરવું છે લક્ષ્મી લીધના અજ્ઞાત મરી ગયા અજ્ઞાત કરવા જવાના છે અજ્ઞાત મરી ગયા હા નથી ને અજ્ઞાત મરી ગયા અજ્ઞાત અજ્ઞાત મરી જવાના છે ફન ફન દેવી એ તને બે દો જજમે જવાના થાય તોдак ગાйна બોલ નહીં યાકલ બોલ લઈ યા કીલા નાની ખબર ના પડે મારે કેવું પડે પૂછવું પડે આ ખબર ના પડે અરે હું ક્યાં બેઠું છું ઊડી ગયો બસ સાચું સુરત કેડો વળું બેલેજ જન લો આની વ્યંઝન થાય કે તો આત્મા ભગવાન સેવા જેવું થાય આ તાજુ આ તાજુ પલ્લો ઓછું થાય કેવું લાગે એ જ બસ એક ઓજા કે દિગન દેખે છે છોકરો અતા પેટે દમીઓ એ રવાનો દેખાય છે આ મહારાષ્ટ્રનો રવાનો હોય કે કલાકને વળી જો છે કલાકને કે કલાકરો હોય જો પછી વધારે તો ગાય કલાકરો એ તો શું થાય સમજીએ સામો સામો તૈયાર છે સામો એ મગરો અમાર બેજે મધર અમારે છે ગાડી નાખવાનો નથી હિસાબ છે એનો ઘણા છે ને ને છે આપડી વધાર જ્યાં મોકલે જતા પછી વધુ એનું સમજ્યા તું પૈસા હાલે વાપરા ના વપરા પૈસા પૈસા ની સાધના સારી કેવી છે લોકોને ચૂક થાય એ જગ્યા પૈસા વાપરવા લોકો લોકોને સાકાર કઈ કહેવાય આહારદા ઔષધાન જ્ઞાનદા અભયદાન કરી શકે સૌથી ઉત્તમ દાન અભયદાન ભાઈ પણ માર ભાઈ મારતો ભડકાું ના થાય અભયું અભયું કર્યું બરાબર આપણું રજૂ કાપી દે એ આપણા ની ભય ના કોઈ માણસ છે એ ગેરકાયદેસર નથી કાયદેસર છે આ કાયદો જો લોકો ની શાંતિ રહે શાંતિ કેવી કરે બુશાળી માણસો એવું કે આ તો કે છે કે માનસિક નિર્બળતા છે આવું વાતો કરેલ કે અક્કલ વાળા જે છે ને નકલ બે અકલ અકલ છે નકડી અક્કલ કરે છે કે બધાની નકલ થયેલા છે એટલે ઈંગ્લેન્ડનો નિરવ કમી આપો એટલે એને 12 4 માંગે છે એક તો બાર સાદો રો આંકે દે કોયલ ઈંગ્લેન્ડ આપણા парлаમાં આઈ ગયા ને ભાઈ બે કોઢા મો લે ની એકના બારા અચિંતા પાલાઈઓને હું બનાયનો એટલે ખ્યાલ આવે હા હમણા 14000 થાય જ ના થાય તેમ બે જન્મી કેતે પેલા આ રીત ભાઈ એજી જય સશ્રીરા મમતા સુધી આ મમતા જીવ છો નાની હોય મોટો હા પણ રમ થઈ જાય પૈસા કેટલાક માણસ આપડે નમસ્કાર કરતા માસ્ક કર્યો ને ના પાંચ થયો કબૂલ નથી જતો એને કબૂલ કરાવે છે અને કોઈ માણસ કબૂલ લે તો તે માન્ય રાખે છે એવું શા માટે આ તો કોની બાબત કરું છું ના પાડે એટલે કે પેલા ગુનો ના કર્યો હોય તો એ છે તો એ છે તો ગુનેગાર કરે અને કોઈ છે તો ગુનો કર્યો હોય અને છતાં બી ગુનેગાર કરે છે અને ગુનો હોય તૂટી જાય તો પાછળ હિસાબ ના તૂટ્યો પણ હજુ હજુ એનું ફળ હવે મળશે મોહનભાઈ કોણ છે પાછ છ દિવસ અગાઉ નજીક ના એક મિત્રો આત્મહત્યા કરી આપડે શું કારણ છે કોઈ જગ્યાએ આવું થાય છે બીજું કઈ કરવાનું થાય ઘણા એમ માણસ છે કે આત્મા જોમા છે તો એક આત્મા જોડે બીજા આત્મા કેવી રીતે ફરી કરી શકે